અને હજુ ઘણા પૈસા આવશે બે તારે ગભરાય નઈ હું આશીર્વાદ આપી દઈશું બીજી બેનો કોણ છે બધી આવી રીતે જીવશે કાયમ શાંતિ નથી થોડી વાર જતી રહેશે ત્રણ છોકરીઓ હોય દાદા ભજવતી હોય તો શાંતિ કઈ થી રે શું થઈ જાય ભજવે ને છોકરા છોકરા આપણા બીજા પજર આપડા મેન્દ્ર નામ જ છે ને તો તમારું ખરેખર કોણ છે નઈ એ ખ્યાલ નથી નઈ એ ખ્યાલ હોય તો કામ થઈ જાય ને આ ટાઇમ છે રાધે તે આ કોદરો તે તે આ ફીરેનું જ્ઞાન આપવા છે આયો બે જણ છે ને તે ટાઇમ ટાઇમ જ એ બધું ચાલ આપ ઉઠાય ને ફરી ફરી આલા મરતો નથી તો ક્રાઉંタル પર 22 તો ચાબી કોન કોન છોડું કે દેરા ઉસ લોકો મૂર્તિ પૂજા કરવી ભગવાન મૂર્તિ માં કે છે નહી આપ जय मुसलमान खंडन करेलू तेल मूर्ति पे ते मानो एलु भगवान मैंने पत्थर मूर्ति क्या निकुड ले આપડે જે રાખીએ સરસ છે એકાગ્રતા કરતા ધીમે ધીમે પછી મૂર્તિના દર્શન કરતા કરતા અમૃત કોકડા જેવું થાય દર્શન છોડી દે તો મૂર્તિ જેવું તો છે ભલે કલ્પિત છે પણ બધું કલ્પિત કરે અને મુસલમાનો મૂર્તિ જ માણસ નથી કે આપડે કોસવાના માનીયે આ જે દેખાય મૂર્તું એટલે મૂર્તિ નાકવા કહેવાય મૂર્તિ કે અંગ્રેજ એમ કે મૂર્તિ વાળા એ બધા મૂર્ત ને બધું મારી પણ હા બધા ખબર પડ જાય એમને આપું ને એટલે પડે બાકી મૂર્તિ ને જે ના માનતો હોય ના મંદિર માં ઘણી વખત ચોરી થાય ભગવાન ના ગરણા ચોરાઈ જાય ના પણ નઈ ભગવાન સમીર જેટલા મૂક્યા એટલા ભગવાન તમે સ્થાપના કરો એટલા નામ છે ફંસાદ્રા કેવું પડે સુરેન્દ્રભાઈ ના મધરે આપ્યો રાષ્ટ્ર પૂછ્યો છે કોણ કે સુરેન્દ્રભાઈ સમજાવા પૂછ્યા તમને સમજાય છે એમને ખબર નથી શું સવાલ છે ના પણ તમને સમજાય છે કોણ પ્રારદ અને પ્રારદ કૃષ્ણને પુશપાજી કેમ સંભે વાત પણ સંજો છે ક્યાં બેઠા છે હા બેઠા છે ત્યાં લોસ એન્જલસમાં દર્શન કરેલા એમણે લોસ એન્જલસમાં દર્શન કરતા હતા લોસ એન્જલસમાં રોજ આવતા હતા એમ લોસ એન્જલસમાં આવતા હતા આપણે ઘરે આથી વાર તોતા સુધી હતી બચ્ચી કોના ના છે તું સારી તમે તમે સુશું પુરસાદ કર્યો આજે આખા દિવસ માં કશું નહી શું કર્યું પણ કઈ કર્યું નથી ત્રાસ કહેવાય પુરસાદ કહેવાય કઈ તમે માજી એ પ્રસાદ કઈ કરેલો માજી એ પ્રસાદ કરેલો કઈ અને પછી કોઈ ઘણા મમ્મા કરવા મળ્યો અને તમને ગુસ્સો આવ્યો એ પુરુષાર્થ કર્યા તમને ગુસ્સા પુરુષાર્થ એનું અને એ જગ્યાએ તમે ક્ષમતા રાખો તો તે પણ પુરુષાર્થ જે પુરુષાર્થ કરવો કરવો ગુસ્સો કરવો હોય તો ગુસ્સા ફળ મળશે ક્ષમતા રાખશે ક્ષમતા ફળ મળશે પુરસાદ એને કેવાય કઢી ગઈ ના મિજાજ ખસી ગયો તે ગયા તમે તે મિજાજ ખસી ગયો પુરસાદ અવડો કર્યો ગુસ્સા થઈ ગયા ત્યાં કોઈ ઢોરતું હશે કોઈ જોઈન્ટ હોય એને એ બની જાય એવું ચમતા રાખો મુંબઈ માં કોઈ તો જઈએ સાડા અગિયાર વાગે ચાર પાંચ જણ થઈને બમ પાડીએ ચંદુલાલ બહાર તો ઉગાડે પછી એ શું કે પછી શું કેવી દેવી નથી આવો બેસો પધારો પણ મનમાં થાય કે હા ત્યાર પછી આપડે ભાઈ પાછા કહીએ પેલો ત્યાર પછી પેલા ભાઈ કે પાછા ચા પેલા શું કે ચા બાર ખી કડી કરો એટલે મઈ બાઈરાની પાસે પુરસાદ એ પુરસાદ બધો એટલે મનુષ્ય પણ છે અને જાનવર નો કરવામાં આવે છે શું ખર્ચાય છે પ્રો ઊધો પુરસાદ કરશો તો જાનવનો કરશો ક્રોધ કરવું એ પાસે ઊંધું છતું કરવું એ પાસે હવે તો આગળ આવે એ પાછળ હવે આયા ત્યા ને આવું આવું ભાવ કરાતા પાછળતા કરે પછી દલાલી છે ભગવાન જ્ઞાતા દ્રષ્ટા પર માનંદિસે તમને અનુકૂળ આવતો એ ફાફા મારા કરો तो जो जो तो <laughs> कर सारो कर सारो करज बगाड नही सार बगा शाम जाए जोड़े નાના નીકળે બંધાંધી ના લઈ જાય નાના નીકળે તમે જાય ના લઈ જાય જોડે તું કાપ પૂછ્યા તાઓ બગાડે જોડે પછી લઈ ના જાય ને જોડે વલસાડ ડિસ્ટ્રિક્ટ જોડે અનાવિલ જોડે અનાવિલ લોકો લઈ જાય નાના કોઈ જ નઈ અનાવ બ્રાહ્મણ નહીં જન્મે તેવા જવાના કોઈ નઈ સારું એમ છે અને વેગ કમ કરે છે એમ શું કેસ મા ના વધારી નથી કરવાનું કોઈને સુખ આપી દુઃખ શા માટે જો હો વર્ષે વર્ષ નું આયુષ હોય તો જો ઠીક છે કે દુખ આપીને આપડે મોટા બંગલા બાજ્યા તે ભોગવા રેકડા તો ભોગવાનું છે નઈ ભોગવવાના રૂપિયા જવાનું થયું હોય સુખ હોતું હોય છેલ્પિત રસ્તો હોય છે સુખ તો સનાતન હું જ્ઞાન આપું ને તો તમારે તમારા સ્વરૂપ નું ભવન થઈ જાય તો નરી સુખ જ છે આજ જ્ઞાન લેવા આવ્યો છે કે તો લો સન્જ લીધું નતું એમ કે બહાર જ કોઈ પૂછક કોણ સમાજ છો તમારું પોતાનું નામ તો તમે શું કે છો નામ છે આપડે વ્યવહાર થી જે હોય તે કઈ દેવું તો વ્યવહાર થી તમે અમૃતલાલ થો ને ખરી રીતે અમૃતલાલ નથી વ્યવહાર થી અમૃતલાલ એટલે વ્યવહાર થી તમારે કઈ જવાનું હું અમૃતલાલ છું અને તે ભાષા આપડે ભૂલી ગયા નથી તો ભૂલી ગયા છે હા તમે શુદ્ધાર્થમાં થયા ત્યાં ભગવાન ની શુદ્ધ ભાષામાં શુદ્ધ ભાષા આ રિયલ ભાષા કેવાય ભગવાન અને બહાર રિલેટી ભાષા થયા તમે અમદા થી કેવી રીતે આ પઝલ સોલ્વ ના કર્યું દાદા ભગવાન પઝલ સોલ્વ કર્યા પછી પઝલ ઉભું થાય નઈ ને પસલ સોલ્વ થયું કેટ પ્લાન શુદ્ધ આત્મા શું કર कशी कशी नहीं। न थी। तो लेवार ओख आ खरेखर आ सूरत मैं व्यवहार आ आगे अथोगा બાપા ના છોકરા એ બધું વ્યવહાર થી બધું વ્યવહાર બધો નાખકી છે કારણ કે આપડે ખરેખર પણ તે આપણને મનમાં એમ થાય શું દુખાય ના એ કે છે ના ના ભાઈ હું તો છું જાણ છું ના તો પાર્ટ પર જવું પડે તબક્સ પર અને કોઈ અપમાન કર્યા એટલે આ બે વ્યૂ પોઈન્ટ તમને આપ્યા કયા કયા હું પાંચ આજ્ઞા આપવા માંગુ છું પાંચ આજ્ઞા આજ્ઞામાં રહેવાનું છે શું ગાય પેકિંગ માર છે માલ ખરાબ ને બકરી બકરી રિલેટી સુ કેવાય બકરી અને રિયલ ભાષામાં ગુલાબ નો છોડ રિલેટિવ ગુલાબ માં શું થાય તમારે આ બે દ્રષ્ટિ આપી ભાઈ રિલેટી અને અંદર ની વાંક થી શુદ્ધાત્મા દેખા સમજાય ને આ બે આમ કઈ ભાઈ અભિરુચ છે ફેરફાર કરું તને આમાં સમજાય ભાઈ નગીન ભાઈ ખરેખર તું શુદ્ધાત્મા નગીન ભાઈ રિયલ જોવા સુધાત્મા સમજાવી પડે ને કે ના ભાઈ બતા પેલો પ્રેક્ટિસ માં કરવી પડે પેલી પછી સરસ થઈ જાય કેવું અનાદિકા અભ્યાસ નહીં ને ઉમદવ અભ્યાસ એટલે પેલી પ્રેક્ટિસ કરવી પડે દ કરીને જાગૃતિ પછી અંદર થઈ જાય સમજો કરી બધો આત્મા શુદ્ધ છે બધાનો આત્મા શુદ્ધ છે બધાનો આત્મા શુદ્ધ છે આ ખોખા આત્મા દસ ખોખા કઈ લડતો ખોટે જ પરમાણુ એક ઘટતું નથી વધતું નથી અહીં બારી ગયા તો લોકો ના પરમાણુ વધતું નથી ઘટતું નથી એવું એમ એક આત્મા ઓછો વધારે એટલે આપણે શુદ્ધાત્મા તમને દ્રષ્ટિ આપી તને સમજ પડી કે ભૂલી જઈશ પાસ ચાલે હા ફાધર નામ સુધાર્થ માં જોઈશ ને ફાધર નામ સુધાર્થ માં જોઈએ પાંચ આજ્ઞા આપવા માંગુ છું ભાઈ આ બેન હું તમને ફીટ થયું તમને સમજ પડી ભાઈ ભાઈ પૂછે છે રાજુ પૂછે છે સમજભાઈ ને તારે રાજુ શું કરી રહ્યો છે તારે જોયા ખબર રાજુ નું મન થતા ખરાબ વિચાર કર જોયા કેવાનું ખરાબ ને ખરાબ જોયા આપડે લેવા દેવા નહી આપડે આ હોળી છે બહુ મોટી હોળી કઈ હોય તો આપડે જોવા જઈએ દાદા આપડે ગ્રાયક સભામાં આવી ગયા હવે એટલે આ શું કહી રહ્યા છે જોયા કરવાનું અને કોઈક દર સૂર્યકાંત આ સૂર્ય હોય શું તો આપડે કેવું સૂર્યકાંત બાળું ભરવાનું છે હજાર ગંદા ભરવાનું છે આશ્રમ સુધે છે કેનારી કોણ એટલે આપડે કઈ જઈ કે નહીં ભર્યું ને રાજેન્દ્ર કેવું કેવાયું ને અને ડિપ્રેશન માં આવ્યો હોય મુશ્કેલીમાં આવી ગયા હોય તો અરીસા દેખાય ના દેખાય તે આપડે પછી ખબર છે થાય જો ગભરાશો નહીં કઈ શ્રીખા તમે છે ગભરાશો નહીં નિશાન શ્રી કઈ ભગવાન શુદ્ધાત્મા એમાં ખબર તરસ હોય ને કરશો નઈ ગયો બીજા કોઈ મદદ ના માગી પડે એક માણસ ને ખોટ ગયી બાપ વીસ લાખ વીસ લાખ ડોલર તે બે લાખ લેવા ગયો ખોટ ભોગવી હતી તે બાપ પેલું તો કયું બાપ ને વાત કઈ કે મને બાપુજી બે એક લાખ બે એક લાખ ડોલર આપો બાપુ હું જાણતો તારા નથી મૂર્તિ ને કોણ કે આવું આશ્વાસન તો કોણ કેવાય આપણે ગમે ત્યાં દુઃખ માં ગયા હોય ત્યાં એ આત્મા શુદ્ધાત્મા के, जो मारे मोट बो गई जड़सो बस मराती गेता आम पचास गेता जुनारी बड़ी ना आम कवाज ना सात धनी बोले बोले आ तो बता બધા ભેગા થાય ને એ આપડે આપણને ખાવાનું કરવાનું મેરી જતી રહી જો આ તો ના જાય કરે તો હવે તમે જો સંસ્કાર આપડા એટલે શું સમજાયું તમને અમદાવાદ બહુ જણ લોકો ને હાજર થઈ જાય તમે માગો હેલ્પ આપવા તૈયાર દાદા ભગવાન સમજાય છે કાલે બોલ્યા કે આ તમે દેખાય વાક્ય આપી આજ્ઞા કેટલી આપી નથી ત્રીજી આપું કઈ કઈ આજ્ઞા આપી ને પેલી જુદા કરવાનું જે થાય તે બેન પડી તને પૂરેપૂરી ચાર તને સમજ પડી માજી રામજ પડી ગઈ બરોબર ને તારું ભાઈ કઈ જતો રે ચલો ચલો ભાઈ હતો નામ છે તારું તે રીવા કરોટલી પાછા કેમ પાછા ગજેડું આમ બન્યું કે ગજડા ભગવાન બેઠા આવે ને ભગવાન બધા વિચાર આપી દીધી એ રીતે ભગવાન મેઘરતારી છે તારું ને એની પાસે તો હોય તો છૂટ કર્યા પછી બરોબર ને હજુ આ ભૌતિક સુખો લાર છે લાલ ઉંદો પેલા કદબા બે વાક્ય આપ્યા આવે બીજું આપું છું અત્યાર સુધી ઝોમ્બિયા માં કમાયા લંડન માં કમાયા કમાવાયા આફ્રિકામાં કમાયા લંડન તો ભરપાઈ ના થઈ પેસ નહિ ભાઈ એવું કેવું બધું છ પાં છો જેવું ના થયું નહીં બહુ સારું પણ આગાકાર માગવું નહીં પડતું માગવું હગા વાળા પર કઈ માગવું નહીં પડતું અને આગવાન થાય તારે આપડું જાય નહીં તો આપણું ઘરને આમ કમાય દરે હું તો આ કાંઠા ઉકાળ્યું આ કાખાનું કાર્યું બે પછી કોર્ટ જાય ને ત્યાં ઢીલા દેખાય છે એવું બોલા પડેલો ભગવાન ઉઠ્યો બોલે છોકરા ભાઈઓ તો છે ને ઇન્સાન જલ્દી જ બેવા દે ને ઘડી વાત જલ્દી અરે માં તો એવો હતો તમે બોલાવ મોરભગી છે એટલે આ કોણ કમાય છે કેવી રીતે કમાય છે ભગવાન એ કરતા નથી અને તમે કરતા નથી જે કરે ને એને બંધન થાય શું થાય ચિંતા કરવી પડે કેવું થયા પડે છે રાતે મોડો ખાઈ અને સુઈ ગયા હલવો આટલો ખાઈ ગયા હળવા ખાધેલો અને પછી રાતે દૂધ પીયા પછી તપાસ કરો છો બધી કોને હસીને પાછક રસો નાખવાના પાયલ નાખવાનું બધું એ બધા રસ નાખવાના કોને હપીને જગ્યા એ લોહી લોહી ની જગ્યા એ બધું ચુદું પડી પડી છે ને બધું થઈ જાય મઈ દખલ નહી કરતા તો હોય દખલ કરવો પછી મારી નાખો તમે ડાક્ટર કઈદા કરે તર સજ બરી બે તું હે નહી ભાઈ હવે વ્યવસ્થિત જાય છે તો પચી જાય ગઈ હું તો હસ્તા લોકો ટેબલ પર ખાય છે હસ્તે પણ અહીંથી બધું જોમ થઈ ગયેલું હોય કોણ ચલાવ હવે શક્તિ નામની શક્તિ છે જેને હું અંગ્રેજીમાં સાયન્ટિફિક સરકમ કોમ્પ્યુટર માં શું થાય છે જે તમે અત્યારે પ્રાકૃત ભાવ ઉભા થયા અને તેનો પ્રસાદ જેવું પ્રાકૃતિક પ્રાકૃત પુરસાદ થયો એ અમર જાય ખીર તરીકે एक बहरी जे तरी धुम एक बार एक दे भाव करो हो तो पी फील मैं હવે એ બધું શામાંથી આવતા પુણ્ય પુણ્ય પુનઃ વપરા એક બેબી સાઈન રૂમ અને એક વહુ આટલું માગીએ તો પછી આ વેહ થી શેકડી શું કરે કઈ ના વ્યવસ્થિત ને આ બધી વ્યવસ્થિત હોઉં મળી બધી કે પહેરી વાજ છે આપડે ધનિ આવ્યો માછી કેમ કરતો બધી કોઈ મારે હા એ શું કરો તમે કાલે મને કે તું બહુ પોચીશું નથી મારતી મને એવું કે તું બહુ પોચીશું હા હું બહુ પોચીશ શું કે આ કા હિન્દુસ્તાન પાકિસ્તાન જીતી નાણા મારે પછી બહુ ભાઈ કાળા આવે તમામ દરગદ ને સમજણ પાડી છે રાત્રિક વાસ્તવિક રાત્રિકતા જાણી અને લાભ ઉઠાવો ને છોકરો પ્રેર થાય હવે વ્યવસ્થિત શક્તિ ચલાવશે ચંદ્ર તારા અનાદિકા ત્યાં નિરંતર વ્યવસ્થિત છે ભગવાન છે એ જી અંદર રહે બધા તાઇફા જોયા કર્યું ગઈ રહે છે ને એની પાસે જવું હોય તો રસ્તો કરી લે શું કે વહુ જ ગમતું હોય તો તો જાગે દબાણ નહીં કઈ કરે નહીં થાય એટલે આ વ્યવસ્થિત નામ શક્તિ તો હાલ થરાયેલી છે પણ થરાયેલી છે અમે સુધાર્મા થયા બગાડતો હતો ડખો કરતો હતો રોજ ડખો જોયું ને તું પોતી છે રાત ગમી મારી બધી અને કાલે પછી દોડધામ કર્યા જ કરો કાલે સ્ટોર નું જરા કાચું રહેશે વધુ નહિ કાનો સાવા છે નહી કઈ ન્યુઝી સવારે હવા प्यारो है जो हो सरको हूं शू करवायत्न करता गया भागी गये को भाग्य મેં થઈ બધી પ્રયત્ન કર્યો પડે એટલે આપડે કઈ આ મારા દેખે ભૂલ થઈ અમારી શું બીજો જોઈતા ના જોયે તો નહીં પણ તમે જ કોણ તોડે છે આ નામ ની શક્તિ તોડે છે એક ડઝન કપડે કાપી ચોરમાં જ લાવે હાથ પેઢી પછી રાખે ચારે ચારે હા હું જોઠો ને મીરો ભારતે તોડી ફાડ કરે દેવસ્થિ તોડી ફાડ કરે સપ્લાય પછી કરે આજ કોઈ જગા એ ગયા તમે બુટ કોક બાજુ લઈ ગયો બસો બુટ હોય આપે છે ઘણું હાથી બેન ને બીજો દાખલો આપું બેંક માં ગયા અને એક હજાર બસો ગયા છે ને બીજા બે હાજર લીધા એક હજાર બસો ગયા છે ને બીજા બે હાજર ભાઈ સાંભળ્યા છે તમે સાંભળો શું કર્યું છે બીજા ગજા માં મુક્યા પેલા બસો છે એક માલ એક બે હાજર મૂક્યા પછી આપડે આવતા હોય અને બોર્ડ વાંચ્યું કે બે હજાર એટલે આપડે શું કરવું પડે સૂર્યકાંત કેવું પડે ગયા જયારે ગજુ ડબાવી રાખ્યો તમારા અમૃતલા ને કેવું પડે ને લઈ ગાબી રાખ્યો તમે ગજુ ડાબી રાખ્યું જમાસે કાચી હતી નથી એ ધમાચેલા બરસા તૈયાર રાખે જત લઈને આંખ માં થઈ ગયા નઈ અને હાથ છૂટી ગયા વ્યવસ્થિત કહેલું બુ રહેવાનું શું કેવાનું પછી જોઈ લેવાનું બસો ગયા કે બે હાજર બે હાજર વ્યવસ્થિત આ વ્યવસ્થિત શું છે આ આપડો હિસાબ ચુકાય આજ પહેલો નો વ્યવસ્થિત ચુક્યો આપણને અને પેલો તો અત્યારે લઇ ગયો એ જયારે પકડા છે ત્યારે આપડે આજ પકડાઈ ગયા પેલો પકડા છે ત્યારે એનો વ્યવસ્થિત ચુકાજે જગત છે આપડે બે હજાર આપ્યા ના પાટ નામ જઈએ પછી આપડે જતે લોકો કેમલા જુઓ આગળ બસો હતા એમને એમ કશું હતું નહિ કે પેલા બઉ સારું થયું બઉ અને આપડે બે હજાર આપી દે લોકો હજાર પંદર છે થોડા ઘણા ના આપે ને અને ઉપર થી શું કે મને તાર લાગજ તારા દાદા ભગવાન એને સંતોષ થશે હવે એટલે નિરાંત કાગળ લખજો ફોન બોલ નઈ પણ કાગળ બધી વિગતવાર લખજો કે જોડે આટલા તા બધા જગ્યા દાદા ભગવાન સ્ટોર ઉપર પણ આવ્યા હતા કર્યા સમજતા કાગળો થાય